દવા હોય પાછી પછી કશું કર્યું કે ફોટા હતા ની રોજ પૂજા કરતો ના કેવાય તાપી ના ના કેવાય હું પૂજા કરતો તારે પૂજા કરી ના તું નાખનાર તું કેટલો ગુનો કર્યો ના ના જો પૂજુ છું તો નાખીશ નઈ નાખવા હોય તો કોઈની પાસે પૂર્વ પૂજા કરું છું એની હિંસા એ મનુષ્ય છે દેખાડ્યા અને પછી કહ્યું કે હવે આપણે તો પૂજા ના કરો અને પૂજા કરો તો અવરું ના કરો અને અવરું કરવા પૂજા ના કરો શું બરોબર વિરોધાભાસ ના જીવન જીવો નવા ભાઈઓ માંથી સવાલ કે તમારા પાસે પહોંચીએ તમારા રસ્તે તમારા રસ્તે પહોંચીએ મંત્ર મંત્ર આપો એમ કે કઈક એવો મંત્ર મંત્ર કશું આપો કે તમારા રસ્તે અમે પહોંચી જઈએ જે જગ્યા તમે પોચ્યા ત્યાં એ જગ્યાએ ત્યાં કશું નહિ મળે તો નથી ગેન્ટીન બેન કઈ નથી મોટેલ કર પણ અમારે જેવું છે એમ કેમ તમે રસ્તો બતાવો તેની બેન જોકે બતાવો તો ઉત્તમ માં ઉત્તમ રસ્તો પોતાના ભૂલી જાય છે આજ્ઞા ભૂલી જાય પછી પોચતા નથી ભૂલી જ ચાલીસ હાજર માણસ છે મારી પણ આજના રહેનારા તેમાંથી દસ પંદર હજાર પૂરેપૂરી પાસે બીજું બધું કાચું પડી જાય સાસું પડી જાય હું ભલી ના આવે તો આપું છું એક ચિંતા થાય તેની ગેરંટી આપું છું એક મોક્ષ થઈ જાય એની ગેરંટી આપીશું દાદા અમને જો એવું પાછી મુશ્કેલી પડશે બન્યું નહીં એવું આ છે એકદમ વિજ્ઞાન છે એમ કે છે કે અમે બરાબર પાડશો ને કોઈ વખત જો કાચા પડજો છું ज्वाला चाल करे आटलू हई जाए गए ગુરુ તો એટલે ભારે કયું ના ગુરુ એટલે ભારે ભારે એટલે અવસ્થા ડૂબે ને બેઠા ઉપર બેઠેલા ડૂબે તો એમાં કયું પરિવાર હોય હું જ હું શિષ્ય થઈને ખરું છું આખા જગત નો શિષ્ય થઈને ભગવાન એ મને વસ્ત થઈ ગયેલો છે આખા બ્રહ્માંડ નો જે મને વસ્ત થઈ ગયો છે મારાથી કોઈ નાનો નથી કહ્યું એ બંને પદ મને પ્રાપ્ત થયેલા મને કોઈ કે મુરખ છો અક્કલ વગર નાનો દેખાય છુ એ બોલતી નાનો અને તું કઉ તમારું પદ તો ઘણું ઊંચું છે વાલિયા ખુદા જ છીએ હું વાલિયા ખુદ ને જાણે કુદો બીજો કુદોદા કોણ ખુદા ખુદ ને જાણીને જાણે વેસ થઈ પડે માત્ર પૂછવા જાય તમે કુદા છો તમને કો આવું એ તો જ્ઞાની પુરુષ હોય એને વર્લ્ડ ની અજાયબી કેવાય અગિયાર મુ આશ્ચર્ય કેવાયું વર્લ્ડ નું વાતચીત કરો કઈ શસ્ત્ર ની વાતચીત કરો એનો કેમ કહ્યું સમય તેના શાસ્ત્રો માં કઈ ગુરુ આગળ જ્ઞાન નથી તો આ બધું પેલા ખોટું બધા ને ફસાવે છે એમ લખ્યું દયા રાખો શાંતિ રાખો રાખે છે જૂઠું ના બોલશો કહે લોકો સમજી ગયા કે અત્યારે એડજસ્ટ થતું નથી માટે શાસ્ત્ર હું ત્યાં મૂકી દઉં જે વખતે જે ના થાય કરવાનું આમખા ઓદલા કર વાક કોનો ના હોય રોગ ના નોકરી નહીં મળી અને ખાવાનું જે ચોરી કરવામાં આવે શાસ્ત્ર ને ઊંચું જ મૂકી દે ને ઊંચું મૂકવું પડે કારણ કે અનએડસ્ટેબલ છે આ કયા કહ્યું કયા યુગ ને માટે આ શાસ્ત્રું કયા યુગ માટે તમે કયા યુગ્ માં છો એ પુલિશ ને નથી ચોરી કરો એ જુઠ્ઠું બોલતા ની સાથે જ કહી દો કે ભગવાન મારે ના છૂટકે જુઠ્ઠું બોલવું પડે છે પશ્ચાત આપ્યો છે એટલું જ કહી દો એટલું બસ થઈ ગયું તમારે સારામાં સારી માફી મળી જશે એની ગેરંટી આપું છું અને સાત્ર માં વધારે બંધા છો અને કહ્યું સરસ ચોરી કરું છું હું તો એમ કઉ ચોરી નથી પણ માફી માં પૂછવું છે બિઝનેસ છે કે નહીં કેમ લાગે એનો બિઝનેસ છે દરેક પોતાની બિઝનેસ છે અને બિઝનેસ ના થાય ચાલે કરે તમાર બિઝનેસ ના હોય તો જૂઠું બોલવાનું બિઝનેસ હોય બીજો કઈ બિઝનેસ થશે આ અમેરિકામાં કેલ લાવો દઈ મોડા પર દિવેલ ચૂપડ હોય ને એવા મોડો થઈ જાય છે અમેરિકામાં આવું થાય છે ને આપડા લોકો એ લોકો થી આપડી વાય તો નિરાશ રે એવું છે ને તમે આજુ છું ની તમારે માટે જ વાત કરું છું બાર વાત કરવાની હોતું હું કઉક શાસ્ત્ર વાત જોઈ ને ની રમતું એના કરતા પડી રહ્યો છે થોડો વખત એટલે હું શું ના બોલાશ એટલે તમને કહું કે તમે જો માફી માંગવાનો હોય તો તમે શાસ્ત્ર નીકળશો એવું નથી શાસ્ત્ર માણસ નું હા અત્યારે શાસ્ત્ર આધારે તો કોઈને તાવ ઉતરે જ નહીં તાવ ઉતરે નહિ એટલે સાયકોલોજી ઇફેક્ટ ખરાબ હોય એ મૂકી દબાજ એ ચિંતા વગર માણસ રહી છે કે ના રહી છે ના રહી શકે ચિંતા ઉભી થઈ જાય છે કઈક ને કઈક કઈક ને કઈક એવું બને ચિંતા કરે ચિંતા માંથી નીકળતો નથી નામ તો ખરું છે આ પેલું નામ અમૂલક અમૂલક પરીખ ને નામે ઓળખું છું થઈ અને રેગન ના હોય ને રેગન નામનું નામ લઈ ને ફરે તો પકડાઈ ગયા પકડાય એવું આરોપી પકડી દે તો સારું છે કુદરતી કોર્ટમાં પકડાયા છે જા પેલા તો પહેણું ના જોઈએ તમે પહેણ્યા છોકરા આવું છે ઘડિયા અમુલક પરીખ નામ પરિખર શાદી એ કરી છે કરે તમને પૂછ્યું મંત્ર શોટસ કરતું મોક્ષ એનો મંત્ર એ કે મોક્ષ માટે કઈ એટલે મોક્ષ આપડે જવાબ આવ્યો નહી મને કે મોક્ષ માટે કઈક મંત્ર આપો માંગ્યો ને એમને કે મને સ્મોક્સ માટે કઈક ટૂંકો રસ્તો બતાડો મંત્રંત્ર કઈક આપો પછી કરીશ કેટલે તું આજે પાછો આવ્યો દાદા માનસિક શાંતિ મેળવવા માટે શું કરવું જોઈએ મન ની ના હોય તો શાંતિ પડી રહેલું એક જાય છે તમને કઈ અગત નહી કરતી ને પછી અને બહુ અશાંતી કરતો દાદા બોનસી જાય કે દે કે બોલાઓ તો કુલ થઈ જાય જો કે એલ ચોબડી આપ જ હે તમને મનોરલા ચોબડી દાદા ભગવનું સુરક્ષણ જાય જાલા તેરી કુટી એ તો એ જ સમજણ નથી સમજણ આવ્યું કે આ નવી લાગે છે આ જૂની છે વાત જ નહીં શબ્દ તો એના એ ને શબ્દ કઈ પાછી લેવાના જૂના જૂના શબ્દ આ ફોર્મ્યુલાવી છે લાખ અવતારે અંધારું જાય નઈ અહી બે કલાક માં અંધારું જતું રહેશે પુસ્તક લઈ જજે ભાઈ જયંતિભાઈ સ્વભાવ છે આખો મોહ ઉડાડી ફ્રેકચર કરીને નથી લાગ્યું બધું જૂનું નથી લાગ્યું નવું લાગ્યું થોડું ઘણું ઘણું નવું લાગ્યું સંપૂર્ણ પૂર્વાનું પૂર્વ છે બીજી બધી લોજિકલ વસ્તુ સાચું તો આ વિરોધાબાદ સિદ્ધાંત છે આ હું વીસ વર્ષથી બોલ્યો છું એક શબ્દ એમાં વિરોધાભાસ ના અને આ દુનિયામાં એક પણ પુસ્તક એવું નથી જેમાં વિરોધાભાસ ના હોય તદ્દન વિસ્મૃત ના થાય દાદા કેટલા એવા માણસો છે જેને ક્ષણ પણ વિસ્મૃત ના થાય ગમે એની ટાઈમ પણ દાદા હજુ નથી ખાવાનું પીવાનું આમ તો ગુરુ પીવું ચિંતા નથી કઈ ચિંતા નથી આપડે ગુસ્સા નથી ગા તો ખરા ને સરખી ગયા બીજું કયા વિચારો કરા કરીશું આમ થઈ જશે કોણ કરતું છે ને છોકરા છોડી બધા આવે પણ પોતાની મેર ઘૂંચું એ ઉકલે કે જો આખો દાર ઉપાદી ઉપાધિ ઉપાધિ આપડે એ બાજુ માં છૂટ્યા ને મોકલ પર છે ને પછી બહુ સારામાં હવે એમના ધ્યાન માં ના રાખવું કારણ કે એ ગુસ્સો ડિસ્ચાર્જ છે શું છે ચાર્જ રૂપિયા નથી એટલે ધ્યાન માં લેવો ને એટલે જિંદગી સારું છે દાદા ભગવાન સારું છે આખી જિંદગી સારું છે મારે તો ખબર નઈ એના દોરિયા ના તો વાહણ હોય ભાગી જાય તો સ્ટેનલેસ વાહણ રથડે ભાગે ને ગોબા પડે ના પડે મારા જેવા આવે તારે ગોબા ઉપાડી આવે ભગવાને આટલું બધી મોકે છે ભગવાને દુનિયામાં મારું મરું કરીને માણસ મરી જાય છે તમારી ભગવાન સોનારી બંગડીઓ તમને ગમે ભગવાન ને કે ભગવાને સોનાની બંગડીઓ છે ભગવાન ડાયમંડ બનાવ્યા એટલા માટે એવો વિચાર થશો નીકળ બન્યું નઈ હોત તો કઈ થી પંચાબ થાય ને પંચાયત ભગવાન બનાવ્યું નથી ભગવાને બનાવ્યું હોત ને તો લોકો બનાવ્યું ફલા બનાવ્યું લોકો મરી જાય છે આશુવા બનાવ્યું પણ ભગવાને કોઈ ચીજ બનાવી ને ખોટું બનાયું ભગવાન એનું ફોર્મલ હતું એના વગો એનું ફોર્મલ છે માટે ભગોશો નહી મા બાપ વાળ ભગોઈએ આપણને મળવા આવે કોણ ઓળવા આવનારું એટલે પણ ભગવાન ફળ મળે છે કડવું ફળે ભગવાન જો ભગવાને ઉત્પન્ન કર્યું હોય તો અફીણ છે દારૂ છે બધું ના ઉત્પન્ન કરે શું ઝેર છે લોકો ખાઈ પી જાય ભગવાન ઉત્પન્ન કર્યું હોય તો હાપ ને વિછી ના આવશે તમારું શું તમને જરૂર હોય એ બીજા ને આપશો રાખવું લવા <coughs> ઓ જુઓ ગાડે નું ગેલોડું ફુગાય લોબેન હોય દા વનવર પાછમ ને નુગમિયા હમ આ તો ભળી જાય તમે ને નુગમિયા હમ આતા એ દેલે જોમે લે બોય સા અમે રે બરે આપી જાય એટલે તો આપડે જમે કરી દેવું બે ગાળો આપી ગઈ એટલે બે ગાળો ફલાણા દહી ખાતે જમે પેલા ઉધરેલું છે આ ચોપડા નથી પાછલા ચોપડા ઉધરેલું છે આ જમે કરાવે છે એના માટે પ્રયત્ન કરીએ છે પણ સફળતા મળતી નથી એના માટે પ્રયત્ન કરીએ છીએ પણ સફળતા મળતી નથી શું પ્રયત્ન કરો પાંચ ગાર કર્યા કરાવના ગુનો શું બિચારા હવે તમે ફરી ધીરજો તો ફરી પાછું તમને ગમતું ધીરજો ગમે કરવું એનો કંટ્રોલ રાખવા માટે શું કરવું છે તમે જે એને આપ્યું તે પાછું આપવા સર ભાઈ ને એટલે ફરી જો તમને ગમતું હોય તો ફરી પાંચ કારણ કે આગળ પાસે અપાયેલું હોય તો જ આપવા પાછું આપવા આવે અને તે બે અપેલું હોય તો જ બે આપે ને આપડે પછી બે આપે ને ત્યારે આપડે કઈ બીજું એક બે આપો ચક્રમ શું કે છે આવું આવું બોલે તમને જ્ઞાન આપે છે તમે આજે આપવા આવ્યા છો એ ન્યાય ના આધારે આ લોકો તમને જ્ઞાન આપેલું એટલે તમે પાછું આપવા આવ્યા છો આ જ્ઞાન બધા ને તમે આપ્યું આવું માફ કરતા આવડ્યું બીજો પ્રશ્ન એવો જ આવ નોન સેન્સ ક્લાસ છે અમે તમને તો આપેલું એવું તમે અમને આવ્યો એટલે આવું ના બોલાય હું બિલકુલ બુદ્ધિ વાત બુદ્ધિબેન નહી લાગતી जन दूर थी सके खापे दुखा એવું નથી કે આમ કરશ્ન છે સારા ને બધા સારા માણ મળી આવે અને પોતે વાંખો હતા બધા વાંખા થાય શું કયું અને પછી લોકો ના દોષ મારા ઘરના માણસ છે એટલે મને પાસે કેમ ત્યાં ત્યાં આવ્યો હું તો સમજી ન્યાય જગત માં છે કે ન્યાય નહીં થતો અન્યાય થાય થાય છે પણ ટાઈમ લાગે છે દરેક વસ્તુ નો ન્યાય થતા દરેક વસ્તુ થતો નથી ન્યાય જ છે પણ આ લોકોને પોતાની અક્કલ લઈને પોતે ન્યાય ખોય ગય પોતે પોતાના અક્કલ નો ન્યાય ખોય છે દરેક મિનિટે જજમેન્ટ અપાય છે અને ન્યાય છે वर्ल नेग्युलेटर भगवान भगवान कोई करते वर्ण ने रेग्युलेशन मत एक क्षण वन करय करे કહ્યું કોઈ ન્યાય ખોલશો નહિ ન્યાય જે બન્યું એ જ ન્યાયું આ ત્રિકાળી છે તે વાક્ય વાક્ય છે ત્રિકારી છે તેને કારણે માટે છે ન્યાય ખોલશે નહી બન્યું એજ ન્યાય દસ હજાર પછી જોવા અન્યાય કેવાય ના એ ન્યાય ના આપ્યા કારણ પેલો હિસાબ હતો ચૂપતે થઈ ગયો શું કયું પહેલા હિસાબ હતો ને ચૂપતે થઈ ગયો ન્યાય કેવાય ને અન્યાય કેવાય પહેલાનો જે હિસાબ હતો તે ખબર નથી એટલા માટે બીજું કઈ કારણ આવી છે એટલા બધા ઇન્ટરેસ્ટ ને તોડો મને જેવું ઓળખનારો મારી પાસે પણ હું તો ઓળખાઈ જવા માટે પછી મેં તો ખુલ્લું કર્યું પણ ઓળખું તમને તમારે એવી પછી હે દસમા ઓછા થઈ રહ્યા હોય સંસારી માણસ ને સહેલા માં સહેલો રસ્તો બતાવો ગયા તરત પરિણામ સહેલો એટલે આવો આવો સહેલો કોઈ વખત બન્યો નથી એવો સહેલો માર્ગ આપવા દુનિયામાં વર્લ્ડ એક પણ માણસ ચિંતા રહી જતો ને તેને બદલે મારી પાસે ત્રીસ હજાર માણસ ચિંતા એવો માણસ દુઃખો સર્વ દુઃખો મને આપી દો અને સુખ તમારી પાસે રહેવા દો શું ક્યારે થવાનું એ ક્યારે થવાનું દાદા પૂછે છે એ ક્યારે થવાનું કેવી રીતે થાય એવું કે થઈ ગયું થવા પાડ્યું છે ને બધે मारा में तुम्हारे थोड़ा देर वक्त मत बदला दुख ले ली से तो यार बस सुपर काम अब बराबर अब आके बात करो व्यापारी दादा व्यापारी व्यापारी पता लोल पर ले ભાગ્યો એજ ન્યાય થઈ ગયો બીજો ન્યાય મોટા કોર્ટ માં જાય છે ઈસાબતો તે ચુપ્ત થઈ ગયો છે गरीबी पैसा ने पैसादारी जवाबिका भौतिक सुखो बहुजे आटी बड़ी भक्ति करें हिंदुस्तान अपने बहुत दुखी छे कारण शुभ ભૌતિક સુખિંગ વસ્તુ નથી ભૌતિક સુખ પ્રગતિ ને રોકનારું છે છે ध्यात्मिक प्रगति ने रोकना भौतिक दुख ये आत्मा विटामीन से भौतिक सुख नीटामीन शुभाम આ બે બે વસ્તુ બે ત્રણ એક ચાજવાના બે પલ્લો હોય આ બાજુ ભૌતિક સુખ છે આ બાજુ આધ્યાત્મિક સુખ છે આંતરિક સુખ ઇન્દ્રિયો ઇન્દ્રિયા ઇન્દ્રિયની ઇન્દ્રિય અતિ અતિન્દ્રિય જેને કહેવામાં આવે તે સુખ અંદર અને આ ઇન્દ્રિયોનું સુખ આ બે આજુ જાય નીચે જાય બીજું ઊંચે જાય નીચે જાય ત્યારે ક્યારે થાય એટલે આ જયારે ઊંચે જાય તો આ માસ ને આપઘાત કરવાનું મન થાય ખુબ આધ્યાત્મિક ભૌતિક સુખ વધ્યું હોય ને ત્યારે આપઘાત કરવાનું મન થાય આ પેલું સુખ હયું નહિ અંદર પછી માણસ કંટાળી જાય શું થાય એટલે પેલું સુખ થોડું વધે પેલું પગલું વધશે ઊંચું જશે નહી આવે છોટલો શાક બે હોય પણ મહી સુખ જોઈએ મહી સુખ ના હોય શું કેવું કયા પલ્લા માં વધતી આવે તો હારું બેક માં છે એસી લાખ જો એસી લાખ ભેગા થવાના ઠીક છે એના કરતો આંતરિક સુખ મેળવ્યું હોય પૈસા તો માણસ ને જેમ પશ્ચિમ પછી આવે છે ને એ પછી ના પેસા કરે છે આંતરિક સુખ નો રસ્તો બતાવાનું કેમ કઈ કરો ગરીબી છે એનો અર્થ એવો નથી કે બધા સુખ છે એટલે ગરીબી સ્વીકારી લીધી છે આંતરિક સુખ આંતરિક સુખ છે જીવવા જેવું નથી અને તે હા એ તો એક ફોરેનર્સ હોય ને તેને તમે કહો પાડોશી હોય તો વેલી આમ વેલીય પ્લીઝ આમ મારે અમુક જગ્યાએ જવું છે તો ડ્રાઈવાને લઈશ મારે હેલ્પ કરીશ એની પોતાની ગાડી ને લઈ જાય આપણને છસો માઈ લઈ જાય પેટ્રોલના પૈસા એ આપે અને કેન્ટીનમાં એ હું આપે છે પૈસા છોકરા અને આપણે તો આપણા કાકાનો છોકરો હોય ને ત્યારે આમ કે તમે કહો કે મારા દાદાને ભગવાનને તેલ લાવવા છે છત્રી અને આ તો બિચારા સાહજીક લોકો આ તો જે હેલ્પ કરનારું હેલ્પ જ કર્યા કરે કપટ ના આવડે અને સારો લોકો એને ઇન્ડિયન ઇન્ડિયન પગલ કેવાય છોકરા આવું બોલે છે એના લોકો આવડે નહી શું કારણ કે છે ઇન્ડિયન નો પૂનજર્મ નથી ભગવાન આપણે જન્માલ્યો છે અને આ શું કે ભગવાન આપે છે અને મેરી મેરી જતી રીતે ભગવાન હિસાબે એટલે કઈ શોધખોળ નહીં ના થાય ને એનું ડેવલપમેન્ટ ના થાય ને ભગવાન ડેવલપમેન્ટ કે વૈજ્ઞાનિક ધોરણ થી જોવા પોતાનું ભગવાન તો હાથે કરી દીકરા તમે કહ્યું કેવી સરસ ને બનાવી કેવી સરસ ને બનાવી ગા ગાયા કરે અને પછી એકદમ આ તરીકે જે કરી ખાઈ છે હું શું કરું કે છે તમારા નથી પૂર નોટકે